મહારાજ નું પ્રવાસન બે હાજર માં રહેવા મુક્ત હોય કુસંગમાં રહ્યા હોય તો એની દ્રઢતા લઈને એને કુસંગ અસર ન કરી અને વડવાનલ છે એ સમુદ્ર માર્યો તો દ્રઢતા તો ઓલા ને બરાબર છે અને આ વડવાનલ છે એને લોભ તો નાખે પણ એ ખારાજ ને મીઠા કરી નાખે એટલું વધારે એટલે એમાં સ્થિતિમાં શું એટલી વિશેષતા છે બરફ પડ્યો છે સ્વામી પણ સ્વામી પણ હરે કૃષ્ણા શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે त्र धारण करता मुखार विंद आग मुनि तथा देश देश हरिभक्त सभा भराई बैठी थी पी श्रीजी महाराज बोल्या प्रश्न उत्तर करो ત્યારે મુક્તાન સ્વામીએ પૂછ્યું છે ભક્તિ માર્ગ પ્રવર્ત્યો જેટલા કલ્યાણ ને અર્થે સાધન છે તે સર્વે એક સાધન ને વિશે આવી જાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ત્રીસ એવા જે તેનો જે સંઘ તે રાખે તો જેટલા કલ્યાણ મને એમ થતું ને ગોવિંદભાઈ ઓળખવા ને એટલું કઠણ છે બાપુ તો કોઈ લક્ષણ વાળા મને તો સમય એવો છે કે આ પાસે જાય અને બોલે ત્યાં બેસે આપણું હૃદય ચાલુ થવા મળે સામાન પીલા છે બાકી કઈ ગોવિંદ રામચંદ્રજી ભગવાન ત્યાં જનક રાજા ને જનક રાજા નું હૃદય ચાલુ નથી વિદેશ ગયા કેવા હતા એમ ઉત્તર કરી ને પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછતા ભગવાન નો એકાંતિક ભક્ત એવો જે યોગી એવો જે યોગી હોય રાખે અને કેવી રીતે અંતર માં વૃત્તિ રાખે અને કેવી રીતે બહાર ને વૃત્તિ રાખે અને નિદ્રા રૂપી લય અને સંકલ્પ વિકલ્પ રૂપી તે થકી તે કેવી યોગ ની કરીને જુદો પડે એનો ઉત્તર કહો પ્રશ્ન વિકલ્પ રૂપી વિક્ષેપ વિક્ષેપ આવ્યો કેટલા વિખેપને લઈ રાગ વિક્ષેપ અને લય ભગવાન માં જોડાવામાં ચાર જણા ચાર વાર કરે છે જગત માં માહિત પદાર્થમાં જે રાગી રાગ પછી વિક્ષેપ વિક્ષેપ એટલે સંકલ્પ વિપગ ઉછાળા માલી પાવું ને એ વિક્ષેપ રાગ તો સામી વસ્તુ દેખાય એટલે ઇન્દ્ર વિષય થી મન ખોભ પામે અને જે ખિન્નતા ઉત્પન્ન થાય અનવસ્થા પણ એને કસાય મારો એવો ખ્યાલ છે કસાય છે વાપરો તો વચિંદ ને મેળે ઝાંખું પડે ન પડે ચાંખું પડે એમ બહુકાલ વિષય નો પ્રસંગ જયારે થાય જગત માં રાત્રિ દિવસ એના સંબંધે કરી અસર પણ એ આમ ઉપર થી દેખાય પણ એ ધ્યાન કરવા દેસો ને ત્યારે એ લુબડું જ થઈ ગયેલું હોય એટલે એની અસર આવે તો આ ઊંઘ આવે એને આપડે કહીએ છીએ યોગ ના માર્ગ માં એ નથી લય એટલે એક પદાર્થ આદાયું खसे नियमा नियमा हमाई ये ये याद रा भूलाई जाए ध्यान करना योगी आ चार वहा नड़े हर की स्थिर वृत्ति रहता એટલે ભાવમાં કસાઈ ભાવ માં તો એ ભાવ રૂપ માં પોતે ગોઠવાઈ જાય બઉ જન્મ ના જો એ ઉકેલ્યા કસાઈ ક એમ સંકલ્પ થાય થાય એ મલિબા કયો હોય પારકા જોડા એવું એક નહીં જગત ના ઘણા ભાગો છે માટે ધ્યાન કરનારા એ પોતાના અંગને તપાસ મને શું આમાં નડે છે રાગ નડે છે વિક્ષેપ નડે છે શું નડે છે ચારે પીડ્યા હોય તો ચારે એમાં બહુ ખટકા વાળા થાય પછી તો ભગવાન મદદ કરે ને ઓછું થાય ત્યારે થાય બાકી તો પીડ્યા એ મારા સ્વામિનારાયણ યોગી આવ્યા જોડે યોગી ની વાત આલગી થાય તો તમે ઓલું વ્યાકરણ કઈ છે અંગ્રેજી કર્યું હોય ભાંડારકર પૂછતા અવાજે ભગવાન નો એકાંતિક ભક્ત એવો જે યોગી તે સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર એ બે મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે માટે તે યોગી કયા પ્રકારે ભગવાન ના સ્વરૂપ માં વૃદ્ધિ રાખે અને બાર ને વૃત્તિ રાખે અને નિદ્રા રૂપી લય ને સંકલ્પ વિકલ્પ વિક્ષેપ તે થકી કેવી યોગ ની કરીને જુદો પડે એનો ઉત્તર કહો તમે અમને તો એમ થાય કેટલી દિવસે આ સંતો ને પ્રશ્ન પૂછવાનું કેવું હોય તો તમે અત્યારે એવા પ્રશ્ન લેવો છો કોઈ મંદિર માં બીજે કઈ પૂછવા દેતા નથી પૂછવું તો કાઢી મૂકે આપણે કેટલા પાછા રહી ગયા છે અહિયાં બતાવે પ્રશ્નો જ કેટલા છે બહન માલિકા અભ્યાસ કરતા હશે ને ચોખ્ખો માણસ ખાવા બેસે ને એના કાંકરો આવે ખબર પડે સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર એ બે નો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે માટે તે યોગી કયા પ્રકારે ભગવાન ના સ્વરૂપ માં વૃત્તિ રાખે મત મતને જાણે છે હવે એને વૃત્તિ ને ક્યાં રાખવું ભગવાન માં પાછા અથડાવે આપડા આટલા બધા સંતો છે એમાં રુચિ ફેદ નહીં હોય એક જેને તમે ગણતા હો કે આની અરે મારે બને એમાં રુચિફેદ હોય છૂટજ્યો નહી એમ સાંઘ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર બે નો દ્રષ્ટિકોણ જુદો છે યોગી થયો રાખે અને એક ઠિકાણે રહી છે પાછું દ્રષ્ટિકોણ એનું બદલતો નથી માણસ ને બદલી જાય આ બધા તમે સેવા કરતા હો તમારા અંગમાં મળતું આવે એ સેવા ચંદી હોય તો દોડી નો સ્વામી કર્યું તોય ન કર્યા જેવું કરો એક ટાઈપ કાઢો ત્યારે આ યોગી છે એ ભગવાન માં એને અખંડ વર્તી છે અને પાછા બે માર્ગો છે એને અખંડ દેખે આ સાંખ્યા આધારે હું રહું છું આ યુગ ના આધારે આમાં આપડે બધા ભેગા થાય અંગ ને જ પેલા ઓળખીએ ને એટલે જરાક કઈક વાત આવે તો બી આપડા અમને મળતી નથી એક સામાન્ય વાતાવરણ હવે એમાં સાંસદ ને યોગ ની તો વાત જ ક્યાં કરવી અભ્યાસ જ ક્યાં કર્યો આપણું છે કોક નું આપણા ઇષ્ટદેવે લઈ છું છું શાસ્ત્ર થી વિરુદ્ધ છે કે શાસ્ત્ર પ્રમાણ કરે બધી રીતે એમાં શક્યતા છે આપડે અભ્યાસ કરતા નથી ભાઈ આવી કેવી ના ક્યાંક મળતું ન આવતું હોય શાસ્ત્ર વેદ માં ઉપનિષદ માં વેદાંત માં એવું છે નહીં બધું બરાબર છતાં આપણા એ ખંડા માં થતા નથી તો હવે વૃત્તિ ને ભગવાન માં કેમ રાખવી એ માર્ગ પકડ્યો જ નથી અને પકડ્યા તો સાંખી ને યોગ દેખાય ને નહીં તો દેખાય ન પેલે દોપાળાનંદ સ્વામી એને જેવું આવડે કહ્યું તો આપડે ક્યાંથી કહ્યું બોલો બે તો સિદ્ધયોગી હતા સિદ્ધ યોગ્ય અને ભગવાન પ્રશ્ન ક્યારે કાઢે કારણ કે દરેક એને નીતિ ને બેઠા હતા જીવન ભગવાન હવે આને હું હરખું ના કહું અને એ પાછા જાણવા ઈચ્છે એટલે ભગવાન આ પ્રશ્ન પોતા પછી હું કહેવાય કાયુ માં તમારે ભૂલાવી જીવન સુધી સકીમ પ્રભુ પ્રેરિત શિષ્ય હિત વિધક્યાદુ વાત દયાલુ રોક્ત શિષ્ય હિતમ વિધક્યાદરુ દયે વાત દયાલુ રોક્ત બરોબર આ મુક્તા ગોપળાંકિ પ્રશ્ન નથી કરતા કોઈ સ્વામિનારાયણ ઉભો કરીને કર્યો પ્રશ્ન એટલે એટલે આમ જાગ્રત થયા વાત હતી શિષ્ય હિતમ બેદ થયા ગુરુ સયાળુ રૂપ એ ગુરુ જ દયાળુ ગુરુ કહેવાય આયા કરે એમાં નહીં પૂછે ને કઈ તોય નહીં વાત શું પૂછે એનો જવાબ આપે કોઈ કઈ બહુ દયાળુ નહીં એવું મોટો ઉપકાર કર્યો નથી એટલે કેવું જોઈ એટલે કે પણ જાણે કા પ્રશ્ન નહીં ઉભવાનાથી થાય એટલે પૂરતી ઉભો કરેલા મારા ધ્યાન પડતું નથી હવે કહી જ ગુરુ કહેવાય આપડે બધા એમ કરતા છું ને હું ક્યાં તમને કહું બીજા બે બધા આપણા બધા ના ગુરુ કોણ મહારાજ કે મહારાજ તો અત્યારે એ કેવાય બાકી તો અત્યારે કેવી રીતે પૂછે હા તમારું હિત તો જાળવું જોઈએ તમારા દ્વારા પૂછે તો થાય જગત માં અને ભગવાન એકાંતિક ભક્ત એવો જે યોગી હોય તે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર એ બે નો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે માટે તે યોગી કયા પ્રકારે ભગવાન ના વૃત્તિ રાખે અને કેમ પોતાના મન ને ચલાવે મન ભેળી કેમ મૂર્તિ રાખે અને આરંભ જી વાત બધાઈ નો અધિકારી નો આવ્યા આ તો જેની બુદ્ધિ સુક્ષ્મ જેની થઈ એવડો દેખાય છે આમાં પાત્રો મુક્તા ગોપાળાનું સ્વામીન છે ત્યાં જ આ પ્રશ્ન પૂછાયું બધા તે માટે યોગી કયા પ્રકારે ભગવાન ના વૃત્તિ રાખે હવે એવું એક જગત ના પદાર્થ એમાં એક વૃત્તિ ના પ્રકાર વૃત્તિ ભગવાન માં જોડાવાનું તો કઈ રીતે જોડાય અને કઈ રીતે પાછો છૂટો પડે બે એક સાથે કરવાનું ક્રિયું તો તેમ કઈ રીતની યુક્તિ રાખે તમને કેમ રાખવું એમ મુજબ આપો એમ યોગીને આ મુશ્કેલી છે સાંખ વિચારો અને યોગ વિચારો બે ને ભેળા કેમ કરવા બે ને કેમ કરવા સાંખ છોડાવે છે યોગ જોડાવે છે બે નો મત એક ભગવાન માં જોડાવાનો છે એ વાત છે બરાબર છે પણ કેમ જોડાય રીતિબાઈ ની જુદી જોડે રીતિબે ની જુદી કેવી રીતે જોડાય માટે તે યોગી કયા પ્રકારે ભગવાન સ્વરૂપમાં વૃત્તિ રાખે અને પ્રકારે સંખ્ય ને પ્રકારે યોગના પ્રકારે કયા પ્રકારે રાખે મન ને ચલાવે છે ને એ કામ કર્યા જ કરે ભગવાન વૃત્તિ રાખવી ત્યારે મન ને ક્યાં રાખવું એ બીજા ઘાટ ઘડતું હોય ન ઘડતું હોય એને બંધ કરાવવા અને આ તરફ જવું ઘર મન ની સાંખ ની રીતિ યોગ ની રીતિ એ બે બરાબર છે વાતો હતી છે પણ આ કેમ રાખે એ રે કેમ એમ પ્રશ્ન છે વૃત્તિ અને મન નું વિભાજ્ય કારણ કે કોઈ પણ શબ્દ પ્રયોજન વિના નો મુકાતો નથી મન અને મનની વૃત્તિ મન અને મનની વૃત્તિ બે જુદા ઘર મન મન ચોવીસ તત્વ મળેલું એક તત્વ છે અને એની વૃત્તિ એટલે એનો સ્વભાવ સંકલ્પ વિકલ્પનો છે એની વૃત્તિ છે મન છે ચોવીસ તત્વ મળેલું એક તત્વ છે શૂન્ય મૂન્ય નથી બચ એ ક્રિયા ક્રિયા કરિયા અને ક્રિયા નો કર્તવ્યુદા કેમ જુદા પાડવા અને કેમ સમજવા એ માર્ગે અભ્યાસ કરે તો અહીંયા અભ્યાસ વિના કેમ આમ કઈ બતાવાય તો નહીં અને કઈ યોગ ની કળાઈ જુદો જો પ્રશ્ન છે શ્રી વાસુદેવ માં છે આજે તમને કોઈ ને એનો હરખ ક્યા તમે ભણતા ભાઈ હરખ હતો માથું ખોટાડવા દે તો ખોટતું નથી પછી તો અરખ આવે છે કેમ લખ્યું છે એટલે પૂછવા જ હતા તે જવાબ દેનારા હતા આજે કોઈ જવાબ દેનારો નથી કારણ કે જેને અભ્યાસ હોય એ જવાબ દીએ ને એ અભ્યાસ વિના જવાબ કોણ દે અભ્યાસ છે ક્યાં આ કઈ તમારા સદભાગ્ય છે એટલે લક્ષ્ય નું નિર્ધારણ એને આ મૃત્યુ જેવું અને જે એની સાથે મન સંકલ્પ વિકલ્પ જે પ્રવાહ ઉઠે છે એ મન ગતિ એમ એવું ભેદ સમજી શકે અભ્યાસ કરવો જોઈએ શબ્દ ચર્ચાથી આપણે આ બંધ બેહારીએ છીએ પણ અભ્યાસ તો નથી હવે કેવી રીતે ફીટ બહેરવું દેખાય છે બહુ પ્રણામ એ બે રચના વ્રત માં શબ્દ બહુ આપે મારા ઘરે એ આમ વાપર્યો છે હવે વ્યાખ્યા બરાબર વ્યાખ્યા ક્યાંથી રાય એ આમાં અભ્યાસ કરે તો એની વ્યાખ્યા ફીટ બેસે સુંદર ની શાસ્ત્રી હતા નામે સાંભળ્યા હોય તો વળતા જ ભાગશાળામાં ગોંડલ ભણાવતા ગોંડલ ભણાવે સાધુઓને આ નાની મુનિ છે મુંબઈ એના ગુરુ શ્યામ સુંદર હતા એને ભણાવે બહુ જળ હતો તે બી આ સારસ્વત વ્યાકરણ ભણા સૂત્ર આવે નો ય થાય સ્વર આવે તો ઈમ સ્વરે સ્વર પર આવે તો ઈ નો ય થાય ભણાવે જો આ ઈ આમો આવ્યો સ્વર ઈરી અત્ર છે આમો ઈ છે ઈ નો ય પણ ઈ નો ખાઈ કેમ હોય ઈ તો આમ કરીને આમ હોય તો આમ હોય ખાઈ પછી સુંદરજી શાસ્ત્રી એક વાંદો રાખેલો ચાર પાન એને છેડે લુગડા બંધ હતા આમ તો આ સાધુ આમ ભણવા ને કુંડાળું ઓળી પછી એવા હોય ને છાતી હે મારા ઠોઠા સમજ તો નથી કે ગુરુ પ્રેમ હોય ઈ નો કેમ ઈ તો આવી હોય ને એ તો આવો હોય સમજાવો કેમ તમે આપણે એવા જઈએ હું કહું છું ભગવાન ના આપણે ચાલીએ છીએ ઉપર છડું આ ભરતી ની કેળવણી થી ચાલતા જે નથી પણ પાછો અભ્યાસ ના મળે એટલે બોલો અને કેમ પોતાના મન ને ચલાવે ને તે મન ભેળી કેમ મૂર્તિ રાખે કેટલા વાના છે એની વૃત્તિ ને ઓળખવી એને ચલાવવું કેમ અને અહી વૃત્તિ અને બાર કાયમી વેંચી ને પડ્યો ને તો મળતું કહેવાય પાછું આ જગત વ્યવહાર માં બેળો હોય બે ઠેકાણે કેવી રીતે વૃત્તિ રાખે એ યોગ ની કલા જો કેવી રીતે બારણે વૃત્તિ રાખે ને નિદ્રા રૂપી લય અને સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ જો એમાં બરાબર વૃત્તિ રાખવા માંડે તો રાહ રહે પણ આ પછાડ ના ફરજ લઈ વિક્ષેપ જેની ઘડી સ્થિર વૃત્તિ કરવા જાવ એટલે ઊંઘ છે જોલા એ વાત છે એ લય જે કોઈ ભગત કહેવાતું હશે એ માળા ફેરવે જોલા ખાય ખાઈ ને ખાઈ લગભગ જોઈ લો લઈ આવ્યો આદ્યો એના પૂર્વ કર્મ ના લઈ પડ્યા છે એ આ જ્યાં જાય છે ત્યાં રોકી દે છે બોલો પ્રતિબંધ મનને કે જગ એ મનવા તું ને હું બહુ કહું છું ક્યાંય જવું રવા દે આ ભગવાન માં રોકા અને મેં તને કેટલા જન્મ સુધી તારું કહ્યું કર્યું મા કાશ ખખાશાબ રામ વસવા એટલે ચોરાસી લાખ જન્મભૂમિ એ મનવા તારું કયું મેં કહ્યું છો જે હું બધાડો થયો કે તારે ભૂકવાનો ભાવ થયો ત્યારે હું ભૂક્યો છું ભગવાન જીવ કે મન ને ગુમાવે જયારે તારે ભૂકવાનો ભાવ થયો ત્યારે હું અટક્યો નથી તારું કહ્યું કર્યું તારે ભૂકવાનો ભાવ થાય એટલે હું ભૂકું કહે મન જળ એને સંકલ્પ થાય એટલે આ જીવ માટે કામ કરવા એનો સંકલ્પ કામ જીવ કરે છે એટલે જળ છે અને આની પાસે કામ કરાવે છે હવે એ તારે ત્યાં કહ્યું બધું તો હું ભૂચો પણ મેં કઈક બેઠે બોલ્યો જો તારું બન્યું કોઈ નહીં જ્યાં તે કહ્યું એમ જ મેં ચોરાસી લાખ યોજન માં કર્યું યોની માં કરું મહેરબાની કરીશી લાખ નવાણું હજાર વાર તારું કહ્યું કહ્યું આ એક મનુષ્ય નો જન્મ એમ જ મારા મારું કહ્યું કરું મનને કહેવો ત્યારે માગણી તો એની યાદ હતી આટલા વખત તારું કહ્યું કર્યું એક વખત મારું કહ્યું નહીં કર્યું એટલે બહુ જ આદા દિવસ આપણે કોક ની પાસેથી લેવા હોય અને સ્વામી આ તપેથી ગયેલું છે એવું નથી પછી આપણું આ મન શરમાણું છે કે આ માગણીય દિવસ ની છે પછી જો મને ભગવાન ના ચરણમાં બરાબર રાખશે એ તો મારું મૃત્યુ આવ્યું કે મારું કોઈને હારું લાગે મૃત્યુ એટલે શું આનો મોક્ષો થાય પછી મન માયાનું થતું એટલે એ તો પછી એક ને એટલે મૃત્યુ થયું હોય ત્યારે કે મોત કઈ હારું લાગે એટલે એને મીઠ્યા મધ્યવીયત ગતમ નતગતમ તદફા દેર એણે કરી કળા કે આની માગણી છે આપણે સ્વીકારવી પડશે પણ સ્વીકાર શું તો આપણું મોત છે એ ભલે કે તું કે આમ ધ્યાન કરવા બેઠો ભગવાનને આમ ધાર્યા ભગવાન ચરણ ધાર્યું એવી કળા કરી મીઠ્યા મધ્યવીય ગતમ એની વચમાં સુસુ એ સુસુમ નાળીમાં કરી નો દવા દીધો અને આનું મૃત્યુ નોવા દીધું મીઠા મધ્ય વિય ગતમ નજ ગતમ તદભા અદભમ છે આવું પણ મને ક્યાંય તમારું તાજું છે મનજીભાઈ એવા છે હરામી આપડે જોઈ ગયો જેટલા ભગત હશે ને માળા ભેરવા બેસેવામી નારાયણ મનજીભાઈ ને દુઃખ લાગે પણ મારવા બેઠો એ આપડે મરવું નથી એટલે એમાં હોય ત્યારે લક્ષણ છે કે તમે જેમ ધ્યાન કરો ભજન કરો ઊંઘ ન આવતી તો તમારું ભજન હાજર પણ એવો આદર કેને કર્યો એવો આદર કોઈએ કર્યો નથી અને ખરેખર તમે એ સંકલ્પ લઈને બેસો તો ઊંઘ ન આવે ચોક્કસ ન આવે બી સંદર્ભ થાય આ તો ભગવાન સિવાય બીજું યાદ નથી કરવું માટે યોગ ની શીખવી એ શીખીએ આવે કઈ બોલે નો આવે વાંચે ન આવે કઈ ન આવે ચોટલી વાંધી નો લાગે એટલે એમાં ભગવાન દોડાવવા કરું ના અભ્યાસ કરે એ ચોક્કસ થાય છે અરે એ લખતા હશે તો બહુ અંબાળી ને લઈ ને અને ખરેખર કોઈ બધું આરંભ કર્યો છો ને આજો વખત અને ખરેખર ઊંઘ નો આવે દિવસો જાય રાત્રિ તો ઊંઘ નો આવે પણ એ રીતે પોતાની તૈયારી કરવી હા તો નહી પણ ખાલી પાસે મન સંકલ્પ મટાડવા જઈએ ને પેલા સંઘર્ભી ઉપર લીધી વિક્ષેપ તો મન જ કરે છે ને શરીર ના નહીં મન ના સંક ના પણ મન કરે છે ને તો કર્યા એ વિક્ષેપ આવે ધ્યાન તોડી નાખે હાથ કોઠા હાર માં તો મને તો નિર ના આવે મારા તો નિંદર આવી જાય એમ રાજી ના આવે આ હાર ઊંઘ નીકળી ના આવેલા નિદ્રા કરવી હોય તો મજા બરાબર છે ના પણ અને નિદ્રા રૂપી લય ને સંકલ્પ વિકલ્પ રૂપી વિધેયક તે થકી કેવી રીતની યોગ કરાય કરીને જુદો પડે પરાવ ન કરે અને મુક્ત સ્વામી એ બોલો પણ કોઈ થી ઉત્તર થયો નહી પછી શ્રીજી મહારાજ બોલા જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘુમરી ખાઈ જળ ઊંચું છે ફુવારો જેને જીવ ની વૃત્તિ છે તે ગુમરી ખાય ઉછળે છે ક્યાંથી નીકળે નવી કાવા નીકળે ને ત્યાંથી મન નીકળે આજ માંથી નીકળે કાન માંથી નીકળે જીભ માંથી નીકળે ચામડી માંથી નીકળે જીવની જ વૃત્તિ નીકળે મન ની જ છે મન ને રોકવા જાય ને ત્યાં ઘું ખાદ નીકળે એમ મન ની વૃત્તિ જીવ ને જ વૃ જીવ ભેવો પડે જેમ જળનો ફુવારો હોય તેને યોગ્ય કરીને ઘૂમરી ખાય ને જળ ઊંચું ઉછળે છે તેમ અંતઃકરણ રૂપી જે ફુવારો તેને વિશે જીવ વૃત્તિ છે તે ઘૂમરી ખાય પંચ ઇન્દ્રિય દ્વારા ઉછળે છે સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતવન કરે અને બીજી વૃત્તિ છે તેને તો દ્રષ્ટિ દ્વારે કરીને બહાર રાખે અને તે વૃત્તિ કરીને બહાર ભગવાન નું કરે ભગવતૃત જલામ બુદ્ધિ નો મેય એવી રીતે કરે પણ પદાર્થ માં એ છે હ્રદય માં એ છે ચારે બાજુ એક સરખું બરાબર આવે તું વ્યક્તિ આમ તો મૂર્તિ નતો આ દસ એમ નો રો બાર મૂર્તિ ધારી હોય અને અંદર અંતર મૂર્તિ ધારી હોય પછી શ્વાસ ની સાથે અભ્યાસ કરવા જાય પણ આય થી વૃત્તિ લઈ આ લઈ જાય તો એમાં તૂટી તો જાય વચ્ચે જગત ની આજે મેળવો છો ધ્યાન કર્યું પણ અરે જૂના છંદો કરતા એક બાજુ બેઠતાની વાતો કરતા પાછી આટલું જરાક કાતુ છે આપણું આપડે એમ કહીએ કે આપણું કાતુ થાય એની આ વાત શબ્દ ચંતાની વાત નથી આગળ આ જગત માં જાડા શબ્દ વાપરીએ એમ આપણે સુરતા વાપરી દઈએ રસ્તે રસ્તે આ બધે સુરતા એટલે જેમાં હે સુરતા બીજું એ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આ અભ્યાસ નો એ ભાવ પેલો મટવો જોઈએ તેમ અંતરણ રૂપે જે ફુગારો બહાર આંખ્યું હોય એટલું એક જણો જે બોલાવે બધા જે બોલાવી દે મન સુ બધા થઈ ગઈ છે દેખાયું છે ને આમથું આમ આવતું હોય ને આઠું ખુલી હોય તો કઈ ન હોય પણ આજુ બીજું જો બેઠો ને કેટલા હોય સામુહ પદાર્થ માં જોડાયેલી છે ભગવાન માં નથી રોકાણી પદાર્થ માં રોકાણી સંકલ્પ માં રોકાણી એની વૃત્તિ બાર ભગવાન માં રોકાણ બે પ્રકારે કરીને એક વૃત્તિ એ કરીને તો પોતાના હૃદય સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતવન કરે અને બીજી વૃત્તિ છે તેને તો દ્રષ્ટિ દ્વારા કરીને બહાર રાખે અને તે વૃત્તિ કરીને બહાર ભગવાન નું ચિંતવન કરે તે પણ નખશીખા પર સમગ્ર મૂર્તિનું ભેળું જ કરે પણ એક અંગનું જુદું જુદું જુદું ચિંતવન ન કરે જેમ મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ તથા જેમ મોટો પર્વત હોય તેને એક સામટો ભેળો ને ભેળો એવી રીતે ભગવાન ના સ્વરૂપ एक एक अंग न जुवे ते ने जयता पदार्थ दूर्ति लाता निका अग्रह पर मूर्ति ने राखे एम करता, करता आसपास कईक पदार्थ जनय तो पोता मध्य ने विषय मूर्ति ने धारे मूर्ति ने उची चढ़ावी हेठी लावे हड़खे पड़खे डोलावे यी योगकारी जय सा मूर्ति ने निका ने अग्र अग्रे धारे ने ने, कर। ने ने एक करे पंतरण प्रकार वृत्ति हो एक थी जाए पदार्थ रूप एक આ બધું અભ્યાસ માટે સારું થઇ ગયા ને હા બઉ ભાઈ તો કે રોટલા હારા આવડે છે નાના રોટલી હારી આવડે છે બીજો આપડો અભ્યાસ થયો ભણવાનું આપો તો ખરું ખરેખર મારી દ્રષ્ટિનારા હું ભણાવે હું ભણે આવડા ને એમ જગ જગાસ્ત્રી પુરાણ થઈ જાય કોઈ જ્ઞાન મેળવવા ભણે જ્ઞાન એક શબ્દ થઈ જાય એવી રીતે કોણ ભણે એવી રીતે કોણ ભણાવે છે કોઈ દાખલો કરવો નથી બાર કથા વાંચવી કરતા આપડે એમ જવાય નહી છે કામ ન કરે હથિયાર હું કરીએ કામ ન એવા ખા પાછા નો હોય આગળ એક એક લઉ ને તો બિંદર ભણવાનું આ તો જાણે ભાગવત ભણીએ તો આ થઈ ગયું એટલે ભાગવત ભણવાની બધું ભણવા છો ને એટલે અમને તો મને પોતાને હું મારે કાવીઓ ગોહિન માલપુવા નો માપ કરે કોઈ નો તો માલિપા ઘરે જ હોય અને એનો વાત નથી પણ આવું ના રે જોઈએ હોશિયાર હોય તો શું કરે એની બુદ્ધિ બિચારા ને ડર મારી જાય અને વાતાવરણ એવું સરકાર એટલે એને ખબર નથી ને વળી સરકાર હવે રમત ગમત એના પાછા એસોસિયન વિદ્યાર્થીઓ હવે એની પાસે ચૂંટણી કલયુગ નું લક્ષણ અને પૂરેપૂરો આવી ગયો છે પણ આપણે આમાં જીવીએ છીએ એટલે આપણને ખબર નથી ધર્મગુરુ ને ચિંતા કઈ તમારાખાણ કરો કેટલી સેવા કરો સ્વામી બોલા કાનજીભાઈ મને આવું પેલી યાદ આવી કુંડલા વાળા કાનજીભાઈ સમજો મારી જોવાનું ઉમર હતી દેવું લઈ ગયો એક બધી વાતો બઉ કરી ધ્યાન કરવું જોઈએ પછી આ તમારો કોઈ દશ્વા છે મને બઉ મારા આમ કહેવું શું આ મૂર્તિ સ્વામી શબ્દ બોલાય એટલે શ્વાસ નો નીકળવું થાય ને એટલે શ્વા લેવાનો થાય એમાં નારાય પાછો મૂકવાનો થાય તોફાન શ્વાસ ની હારે નામ ને મેળવતા શીખવું એમ મળવા ફેરવું અમને કદી સારું લાગતું ઈગ્રસ્ત હતા તો એનું સાંભળું પછી એને પણ એવું કર્યું કે જરાક એને ધંધામાં પૈસા મળી ગયા બંધ કરવું કર્યું કામ કરું પાછું આપે કોઈના તો એનું કામ કરું કૂતળ કન્ટ્રાક્ટ રાખતા ગમે એટલો બચાવ હોય તો મારું ન મારે હોય ગમે એટલું આવતું હોય અને બૌટા થોડ ઊંડા ઊંડા ઊંચા ઊંચા બહુ કાંઠા વાળા અને એમાં એક બે લીંબડીઓ હતી એની ઉનાળા ને ડાણું વળતું છાયા આવે રાત્રિ પાછા આવે એકલા ધ્યાન કરવું છે મને મજા આવે આપણે એવું કરી ખરેને આ ગ્રસ્થ કરતા ધ્યાન ને માનસી પૂજા માં ફેર ને માનસિક પૂજા માં સંકલ્પ કરવા પડે ભગવાન સામાન ધ્યાનમાં રોકવા પડે જેમ થાય ને સાહેબ નઈ ગયો એ તમે જાણો ઓછી હો તમે દુખ્યા હોય પણ ઓળખો ને એ તો કામ માં મે કરી લીધ પણ મન ને રોકવાનો આગ્રહ કોણ કરે મન છૂટો દોર હોય તો મજા આવે મન રોકવાની કોઈ ને મજા આવે અને આપડે તમે બની ગયો બધું મેળવવા શું ખુ છે પોતાના હૃદય અભ્યાસ કરે તો કામ આવે ને પણ કોઈ મેળવે છે કરવું પડે ને નિર્વાસ ને કઈ બીજો થઈ ગયો આમના બદલે ક્યાંક આશીર્વાદ ત્યાર આશીર્વાદ લીધો ને સાથે અંદા ને જ કરવો પડે હા અમને છે ને કરવા માટે તો કઈ એવું નથી એવા જ્ઞાન નાંગ વાળા પણ છે એ બધું નીકળતા છે અને વધારે થઈ શકે માનસિક ઉજવો થઈ માનસી પૂજા કરી ભગવાન સંકલ્પ કરવા પડે માનસી પૂજા તો શા માટે છે ભગવાન ક્યાં હોય માનસી પૂજા કઈ એ તો અમે તમને વખાણી અમારે કરવી નથી એટલે લઈ જઈને ભગવાન માં વસ્તી રાખવા પડતો હોય હોય એને આ તો બધી કહેવાય ની તીખલ આવડા સાધુ ને એક આવી ગયું હાથ માં અને તમને રમાડવાનું એટલે તમે રમો છો અને અમે ભોગ ભોગવીએ છીએ મજા કરી મનાય ગયો અમને મનાય અને આ બધા ધ્યાન નો સંકલ્પ માત્ર ઓછા થવા વિરામ થવા જોઈએ સંકલ્પ વિરામ થઈ જાવ છે પણ ઈકાલે દિન ને શું ના સાંભળે હાંભા બધા દિન એવું છે ભગવાન કરીને આપણે ઠોકડી બેહારીએ છીએ આમ અને બધા પકડી દે છે કારણ કોઈને મહેનત કરવી નથી ભગવાન નંબર વન એમાં એ પાર પડે નઈ એવું તો દોળાય પોતે પોતાને મેળે કરવા માંડે તો થાય બસો થાય મનની વૃત્તિ પાછી વાળ મીટિંગ આઠીન બેઠો એટલે મનની વૃત્તિ પાછી